ગુજરાતમાં શું લોકો ગાડી ના કે બાળકોમાં તો થઈ કઈ દ્રષ્ટિએ બધું વૈજ્ઞાનિક રીતે જાણવું પડે એવું તમને જણાવેલા પધલ ઇઝા એવું પાણી શું ઘર થઈ પગલ આ પધલ ઘર કરે થાય બેલે કરે તો આખું જગતું છે રાધુલ તો જોયું ને આ બધલમાં ડિઝોલ થઈ ગયા હોય તો આ સોલ ના કરે તો હજી ફઝલમાં ડિઝોલ્વ થઈ ગયા હોય બધા દાદુ ધન્યા છે અત્યારે બધા હમાજ આખો દાડો મોડા કરે આદિ યાદી અને પાર વગર્યા ક્રહિત જીવન પેલા શું પાણી શું સ્વાલ દિવસ બધા વન રિલેટી ઉપાય વન વ્યુપાય and by relating you find your curiosity, by relating you find your curiosity, and you are the author of Mohanje, by relating you find your curiosity, not by real curiosity. Can you tell me? Can you tell me? I have a question. Yes, I have a question. Can you tell me? Can you tell me? બધું ઘડી વાળો દાત વાળા મારવારી રીતે તમે શું જાત ના રિયલિસ્ટ મમ્મી ક્યાં ગયા અમદાવાદ છે અમદાવાદ તને સમજાવિલે પાણી વાત અને બરીએલી પાણી જુઓ સાક આ ગઈ ઓકે બાય કે ગાના રિલેટિવલી પાણી ન શું કહે છે ગાય અને રીઅલી વાંધી છે એ સુદાત માં કી દી આ આનાન બોલે ને ભેજ પડે ને ભેદ પડે એને એમ જ કે ના મને ગધેડું જ મળ્યું ગધેડું ગધેડું જ બહુ બધું લગ્ન કરવા જ પા ગધેડા નહી જુઓ ને ભગવાન પુરુષ રિયલ રૂપાણી આયના આફ્રિકનો રિયલ રૂપાણી સીધા બોલ ને આ બે થઇ ગયા તમે જાઓ તો આ વાકે દેખાશે અને અંદરની વસ્તુ સીધા પેટર્ન કઈ પેટન માણી બેમય ખરા તો રિલેટિવ જમાઈ રિયલ વિભાંડ થી શું મગન થઈ ચામડા ની વાંખે રિલેટી દેખાડે અને અંદર ની વાંખે રિયલ દેખાડે અંદર ની આ દિયલ તો છું તો ના પી આ તો આ વાપરવાની તમારે શરૂઆત કરી અભ્યાસ કરવો પડે પછી તરફ ને અભ્યાસ કરવો પડે કાઉન્ટ કરજો થોડા થોડા કરજો એટલે જેમ નવું ઇન્જિન હોય બહાર પડે આગળ મારવા પડે સમજ ને એટલે પહેલું જરા કરવું પડે પછી થતાં જ મેસ થઈ ગયું અમને બધાને સહેજે દેખાય છે પછી અમારો ખરાબ વિચાર જ ના આવે ને પાંચ આજનારું છું પાંચ આજ્ઞા પાંચ આજ્ઞા આપું છું કે ત્રણ દિવસ કુસંગત છે એ વાઘ થી આ જ્ઞાન રહેશે આગળ રહેશે પાંચ આજ્ઞા પાડવા શું કરવાનું કેટલી આજ્ઞા આપી દાખલ બે એક તમને આમ લાગતું તું અમે કરીએ છીએ અમે કરીએ છીએ કરતા હોય મહારાષ્ટ્ર કરતા હોય તો મરે પણ શું કહું મારે ઘણા માણસ ના હાથ કરતી ભગવાન બધાને કરતા નથી ભગવાન જે કરે તો એ બંધ તમે કરતા નથી ખરી એટલે કરતા માણસ એ જાનગી છે મોહન કરાવી લે છે કોણ આવે શક્તિ પ્રેરણા કરશે મોહનવી ને વ્યવસ્થિત શક્તિ આ ગયા અવતાર જે છે એ ભાવ કરેલા કર્મો હતો એ બધા પીડમાં થાય મોટા મોટા કોમ્પ્યુટરમાં પીડમાં જાય ને એ પછી કોમ્પ્યુટર ફળ ઉપર આપે હવે એ કોમ્પ્યુટર સમસ્તી નામનું ઝડપ છે ચેતન નથી તો એનાથી આ બધું ચાલ્યા કરે તો ભાવ થાય ને એ ફળ મળે બીજા કોઈ વખતે આ હાથ જ નહીં ચાલવો પડતો એ બીજા બિન્યા સારા પડકાર વ્યવસ્થિત નામી હું એને વ્યવસ્થિત કઉ છું અંગ્રેજીમાં સાયન્ટિફિક સરકમ આવી રે અને વ્યવસ્થિત આ સૂર્ય સંત તારા અનાધિકાર જે આ વ્યવસ્થિત વ્યક્તિ એ વ્યવસ્થિત જ રાખી શકે તમારું વ્યવસ્થિત રાખશે સમજ ને જે માત્ર વ્યવસ્થિત રાખશે વ્યવસ્થિત કરતા તેમ કઉ આપશે મોહનજી ગાડીમાં ગાડી બરોબર ના આપતા ઢીલેરી કહે બહુ સાર કરતા હોયરીમાં કોઈ જાય એમ કેવું જીવિત હતા કેવું બહુ સારું કરો પાડોશર્મ બતાવો પડે કે ના બતાવો પડે પાડોશી નું ધર્મ બચાવો પડે કે ના પડે પાડોશ ના રહ્યા આપણે હર્ષ ને બી હિના કયા કયા ધર્મ રહ્યા જ્ઞાતા ત્રગતા અને મા આ મોટા ધર્મ કઈ ને સીધા કે ધર્મો છે ભગવાન ધર્મો અનેક પ્રકારના છે સમજાય તારે સંદેવમાં વ્યવસ્થિત નામની શક્તિ જે કરી લેશે અવતારું ભણવાનું છે ને એ તું ગુજરાતમાં થઈ ગઈ અને આ જે છે તેને વ્યવસ્થિત તમને સમજાઈ ગયું સમજી ગયું તમને સમજાઈ ગયું ચાલો મને બી સમજાય છે કે ચાલો વાત ભગવાન અકર્મ સ્થિતિ કહી જ્ઞાન થી અકર્મ સ્થિતિ આવે એટલે કર્મ બાંધાશે નહી કર્મ કરશે તો કર્મ બંધાય નહી કર્મ કરવા કર્મ કરશે તો બંધાય નહીં આવે આ છૂટવાનો કર્મ છે કેવા છે અને બંધાવાનો કર્મ બંધ ગયો અને છૂટવાનો કર્મ એટલે ભોગવાનો પ્રારંભ ભોગવવાનો સંચિત કર્મો રહ્યું નહીત કર્મો કર્યા કયા કર્મ કર્યો કર્મ સાહીઠ પ્રકાર નો હોય તે પ્રકાર તમને સબ્જેક્ટ કરે નહીં તમને પાડી દાખલા સમજાવું પાણી હોય ને પાણી રૂપિયા ના કારણે ભીભૂત થઈ જાય પણ બરફ રૂપિયા હોય ના થાય બરફ રૂપિયા થયેલા હોય ભગવાન આજકાલ માં ભત્મીભૂત કર્યા છે તેથી તમને જાગૃતિ નિરંતર રહેશે માણસ કોઈ જાગ્રત રહે જ નહી જાગૃતિ ના હોય દેહવાન પણ હોય સમજે ઉગાડી વાકે દેવવાન પણ હોય આ જાગૃતિ નિરંતર હશે સમજે કર્મપતિભૂત થયા છે અને આનંદ રહેશે ચિંતા ચિંતા થઈ જશે આજુબાજુ આજ્ઞા પાડી નહીં સો ટકા નહીં પણ સિત્તેર ટકા પાડો તો એમનું ગેરંટી આપું છું અરે આજ્ઞા તમે અઘરી ગયા તો એ લાગત મત ગયાજો અમ વ્યવસ્થિત નામની જગ્યા કરી લેશે તમારે તમારે ચિંતા ઉભા રહી નહીં સમજાયું છે ને વ્યવસ્થિત કેવી રીતે હેલ્પ કરશે ડાક્ટર કોઈ જગ્યાએ કોઈ ઘર જોડે ઉગ્ર થતા હોય આપડે કેવું સ્વીકારવું પડે ચેતવડા નામ ને તમારે વ્યક્તિ બધું કામ કરી લે છે આ વ્યવસ્થિત દાખલા આપવું વ્યવસ્થા કામ કરશે અને દાખલા આપવું બરાબર આ પ્યારો છે ચાલો હું ઓમલાઈન જતો હોઉં પણ સરક્યો એટલે પછી આમ પ્રયત્ન કર્યો છતાં પછી તૂટી ગયો તો કોને તોડ્યો અહિયાં મેં તો પ્રયત્ન કર્યો પ્રયત્ન કર્યો કોને તોડ્યો વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ હોટેલ વાળું કહું વ્યક્તિ એટલે એકલા શું શકબો જે અમલ કરવાનો એટલે આપડે ઘરમાં આપડે ઘરમાં નોકર ચાલી ને આવતો હોય નોકર ચાલી ને આવતો હોય રીઝ કપ લઈને અને એના હાથમાં પડી જાય કપ લઈ ને આવતા હોય નોકર એના હાથમાં પડી જાય તો કોને ભાગે નોકરી બે ના તોડે વિચારો તો આ વ્યવસ્થિત શક્તિ એ તોડ્યા શા માટે તોડે આપડે હિસાબ આપવા આવ્યો તો પચીસ રૂપિયા પચાસ રૂપિયા નો તો હિસાબ પૂરતા નોકરી પાછો નોકરી નિમિત્ત છે બિચારો સમજે આ પહેલા તો આપણે શું કરતા હતા નિમિત્ત કરતા હતા કે તારા ભાગલામ કે ખરેખર ભાગ્યા નથી સમજ ને એ નિમિત્ત છે બિચારો આ વ્યવસ્થિત તમારો હિસાબ આવ્યો તમારો ને એટલે તમારે નોકરીને શું કહેવાનું દાજો નથી ને ન નોકર ની તું બરાબર બગલા નહી છોકરો દાખલો એવું કરે દુરુપયોગ કરે ના કરે તને અંદર પ્યાલો કેમ ફોડી રાખ્યો આ વ્યવસ્થિત પછી આ જોતો લાવો નહિ એટલે દુનિયા અર્થવ્યસ્ત ચાલે જ નહીં એટલે કારખાના વાળા ના ચાલે એટલે તોડફાડ એ કરે છે અને સપ્લાય પણ એ કરે છે તમારે તમારે હા બીજો દાખલો આપું બેંક માં બેંક માં ગયા અને એક ગગા બસો બસો ફિલ પડ્યા છે બે હજારની ચેક લખી બે હજાર લીધા એટલે એક ધગામાં બસો પડ્યા ઠંડી બે હજાર મૂક્યા પછી આપણે ગરમણી જતા હોઈએ અને બોર્ડ વાંચ્યું શું કરવું પડે ભી હરા બોર્ડ હોય છે ને આપણે શું કરવું પડે ભગવતી ભાઈ જરાજ લગતો ખરાબ છે ગજુ ડાબી દેજે એટલે ભગવતી ભાઈ ગજુ ડાબી રાખે અને પછી પણ કોઈ થયું એ જમાટે કાતી નથી હોતી એ માટે મરતે મરતે બધા તૈયાર રાખે આમદન ફેંકે અને હા તૂટી જાય કાપી ગયો એ કોણે કાપ્યું કઈ વ્યવસ્થિત વ્યવસ્થિત એ કયું ગજું કપાડે એ જોઈ લેવું કે બે હજાર વાર ગયું એટલે દસો વાર ગયું બે હજાર વાર ગયું એટલે આપણે નિમિત્ત છે ને કાપનારો કાપનારો નિમિત્ત છે ને આ વ્યવસ્થિત એ આ જાત પકડ્યા આ વ્યવસ્થિત ના કોર્ટમાં આપણે પકડી ગયા પેલો જયારે પકડા જતા વ્યવસ્થિત ને પકડ્યા છતાં એ બને ગયા એ પકડ્યો નથી હોતા બેલેસ કાય ના ખાય સમજાયું ને આ વિજ્ઞાન વિજ્ઞાન આ બધો રૂપિયા એવી વસ્તુ સમજાય ને હવે લોકો પૂછે ભગવતી રે શું કર્યું શું લઈ ગયો આપડે કહીએ તો બધા આપી દે હોવાનું ના તો આપડે કઈ દેવું બસો ખાલી બે હાજર મૂરખી એવું કાં આપડે મૂળ આપે પૈસા બે હજાર શું કરું અમદાવાદ બધા ગુરખા હતા એ લખતા અમદાવાદ થી બે હાજર ગયા ને કાળો ખાવા એટલે આપણે પછી આગળ જતા પોલીસ ગેતા આવી તો આપણે પોલીસ ગેતા ખબર આપી દેવી છે કે સાહેબ મારે આ કચ્છ ગયું છે એમ કેસ નહોતી લેજો ત્યાં શું કર્યું બે હજાર સિલિંગ ગયા એટલે એ કેસ નહોતી લે પછી આપણે ગેસ જોવાની ગેસ જતા મન તો કઈ હોય ને પ્રગતિનું એ મન પછી રગર કમ આગળ કશું આપવા દેવાનું કઈ હેલ્પ કરે નહીં તમે કશું આ વ્યવસ્થિત છે તેનું શું એવું કે મન એ આપણે હેલ્પ તો શું કરશે આ રાગે પગાવી નાખી એટલે મન તો ભગવતી ની સાથે કહ્યું આપણા આપણા નથી આવે એટલે આપણે શું કરવાનું ઘેર ઘેર કહી દેવાનું એટલે ખૂબ દૂધ નાખીને સતના પ્રસાદ બનાવો અને આપડે અજી રીતે ખાવું એટલે થઈને ઉઠા એટલું કયું પાન બાંધ અરે ભાઈ પાંચ દસ મી પાંચ કલાક ઊંઘાવા માંગી ગયા હવા મુ્યા ત્યાં પોલીસ વાળા આવેલા હવા માં પોલીસ વાળા આવેલા પોલીસ વાળા કહે છે લેવા માં પકડી લે કઈ શું કયું કહો ને અંદર પાડો કર્યું પત્તી બજાર આઠસો હાડી પત્તી લઈ આઠસો સો ગઝા મૂકવાના હાડી પત્તી રહ્યા તમે પંચકુરી તમે ચા પાડી ટકાલ ના કરવું એના કરતા આટલી વધારે આ વ્યવસ્થિત આટલો પાછા મોકલ્યા શું કર્યું તમારે એનો હિસાબ જરૂરી કાપી પાછા મોકલ્યા ખબર પડ્યું ને એટલે આપણે આઠસો છોકરામાં બે હજાર ઉધાર્યા થાય અમુક અધૂરું લાગે છે અમુક આ વ્યવસ્થિત અભૂત લાગે છે મનમાં ભરવા નહીં ભક્તા કોઈ પણ લેવા દાયા નહીં મન બુદ્ધિતા અહંકાર અંતોષ બધું એને તાપે ગયું આપડે તેને જ્ઞાતા દસતા મન પૂજા પૂજ કરતું હોય નહીં તે આપડે જેમ ખરાબ વિચાર કરતા હોય તે આપણે જોયા કહ્યું આપણે લેવા દેવા નહીં આપડે એમ કેવું કરું ભગવતી તો આજ્ઞા તમે કઈ અઘરી છે આજ્ઞા પણ એવી છે હનુમાન બંધવાળા કેટલા છે તમારે લોકો રોડા બંધવાળા હોય એ રોણા તો છોડવા પડશે ને એ રૂણા લોન હાથે જોવાય લે છોડવા પડશે ને શું કરવું પડે કેટલાક છે ઋણ ડાક્ટર તો હા બાકી કઈ કરે ડાક્ટર પેશન્ટ આવે ને પેશન્ટ આવે તે ઋણ તમારો હિસાબ હોય તો ખબર ના પડેલી આ દુનિયા છે આડે ચાર દસ બધાય આજુબાજુ પાંચાન બંધ આપડે દવાન થયું એટલે ચોખ્ખું કરવાનું ચોપડા એટલે આ ચોપડા ચોખ્ખા કરવા માટે હવે ઋણ બનવાની શબ્દ બોલતા ફાય ઋણબંધ એટલે એફઆઈઆર ફાઇલ કરી દો ફાઇલ તમારે આ મોહનભાઈ તમારી પહેલા રૂપિયા ભાઈ મોહનભાઈ કેટલા રમી ભાઈ તમારી કરી દીધ ને બરોબર આ પહેલા નંબરની ભાઈ અને આને બાર બીજા નંબર ના ભાઈ તમારા અને એમની એમની પહેલા નંબરની ભાઈ તમે બીજા ભાઈ રમી બરોબર ને અને આ બે ત્રીન ચાર પાંચ તો આ ફાઇલ આપડે બધા ફાઇલ થતી હવે આ ફાઇલ સંભાવે નિકાલ કરવો કેટલી કેટલી છે સંભાળે કરતા હવે હસ્તો આવે તો સંભાળ રાખવાનું એ ધીડા આવે તો સંભાવ રાખવાનું મારે દાદા ની આગલા પાડી સંભાળવા નિકાલ કરવા ને તમારે આજ્ઞા પાડવાની પછી તમારે આજ્ઞાની મારે કરવાનો તમારે મનમાં આવી જવું છે એ બધું બધી અમદાવાદ થયા હા એના દાખલા આપે સરકાર બોલાવ્યા આપડે સરકારી ઓફિસ માં જોવું છે અંદર કહીએ કે ભાઈ અહીંથી ગુમ પાડીએ કે ભાઈ મારી ફાળવી મૂકી દો મારો આફિસમાં બહુ એ અંદરથી બોલે આપણને હમણાં કે પાંચ મિનિટ એને આવો હું તૈયારી કરું છું સમજો ને એટલે આપણે મિનિટ થઈ એટલે ત્યાં જવા મળ્યા ને જવા ત્યા બેસતો શું જોયું આપણે કઢી ઉપાડતો વિચારા ભગવાન શ્રી કરી હવે આપણે જ્ઞાન થી કોને ઉધી કરી એટલે આપડે એમને શું કેવું કે દાદા નથી ને કે દાખલા હવે સમજી જાય ને ત્યાં હવે એ બીજી આજ્ઞા તમપારી એમાં હવે ચોથી આજ્ઞા હવે ખાવા જમવા ગયા એનો નિકાલ તો કરવો પડશે ને જમવા ક્યાંક ભૂલ કરીએ એટલે આપણે એને કહેવાનું એ ફાઇલ છે ને નંબર ટુ એમ સંભાવ નિકાલ કરવાનો શું કરવાનું સ્થિર નિકાલ થાય આ બાખરી છે તાજી અલગ નહીં બરાબર થોડો થોડું કાઢશે એટલે એમ સંભાવ નિકાલશું આપડે એક રૂમ માં બેઠા બેઠા સુસા આપડા પેલા આપડા આપડા વૈજ્ઞાનિક ના એવું આપડે વરગાણ હોય વરગાણ હોય આવે જો આપડે ઉઘાડીએ નઈ તો વધારે એટલે આપડે ઉઘાડી પાયલો જીસી પચાસ થાય આપડી જોડે ગ્રોસરી વાળો સુલે માં જતો હોય વારો ફાઇલ તો કરી પૈસા કડ ના પૈસા આપતા નથી મસાડી દા પૈસા એક પોતરે પચીસ કિલો વધારે કિલો એટલે તારીખામાં બજેટ ચાલીસ કિલિંગ ના ઝઘડો છે એટલે આપડે એને પેલે મારે પૂછ્યું કેમ ભાઈ આવું કે કાયર ના સામે ભાવ વધી ગયા છે એટલે આપડે હાજર પાડી કાયમ ના ઘર કે આપડે પાડો ચા પાડી કરાઈ અને બજેટ ચાલી ને પચાસ કિલિંગ ના મને હોવા કહીએ તો પછી ચાલુ એકસો થી યાદી નિકાલ કરી નાખવાનો અને પછી જતો હોય તો આપડે ભાઈ કોઈ દુઃખ નહીં વાંધો તો નહીં થાય એટલે ફાયદો નિકાલ નિકાલ કરતો સમજો ને દેવું થઈ ગયું પાંચ લાખ નું ના બે લાખ હોય થોડું થોડું આપી થોડું આપડી પાસે આપી અને થોડું થોડું મારી પગે અડી આપડે ગુજરાતમાં કરીએ નહીં આપણે ગુજરાતમાં ગોવાની એટલે આપણે હરકત ના આવે ને એટલે એના મનનો સમાધાન કરી તમે કહીએ પૈસા સમજ ને સબ માની જાય જેમ સંભાવ નિકાલ નિકાલ થઈ જાય ઘું રહેડું બધાએ માની જાય જો વધ્યું હોય ને થોડું ઘણું આપેલ પણ બિઝનેસ કરવા માટે લગાવવું પડે મે કહીએ છું અને પેલા સમજે પેલા ફાઇલ નો સંભાવ અધિકાર કરવો શું કરવાનું છે તમે પરિસ્થિતિ ખરાબ આવે છે તારી ફાઇલ નો સંભાવ અધિકાર કરો આ બે દાખલા બે દાખલા શક્તિ હોય કઈ કાઢી નાખી હા પાછું ભગવતીરામનું કાતું છે ને ત્યાં સુધાર્થના નથી ભગર કરી લીધું સુધાર્થ ના થયો એમ પણ દ્વાડિયો હતા એટલે સુધાર્થના થયું એટલે જે જોડતા હતા એના નામ પર મકાન પર છોકરા એનો ભગવતી નો આપણે સિદ્ધાત્મારે આપણે શું કરવાનું કે આ બધું તો વ્યવસ્થિત ને ઘાતે કર્યું વ્યવસ્થિત ચઢાવી લે છે આપણે જ્યોતિ ચોપડે પણ આપણે ચોપડો બીજો રાખવાનો મોકલી દેવાનો સિદ્ધાર્થ સુધાર પાડતો પાંચમી પાંચમી આજ્ઞા થયું સુધાર પાડશે ને એ બધું જમે આજ્ઞા જેટલું પાડશે ને એ બધું જમો બીજું જ્ઞાની ભરી જ્યારે જ્યારે તો બધે પાંચ ખર્ચીને ભાઈ રત્ન કરી નદી માં આવ્યા હતા બને એટલું પૈસા ઘટતી નહીં પણ દર્શન કરવાનું રાખજો અમારા આશીર્વાદ આપીએ એકદમ આ તો અનંત ખોટ એક અવતારમાં વાળવાની છે કેટલા અવતારની ખોટ છે બોલો અનંત અવતાર થશે ખોટ આ એક અવતાર વાળવાની છે એટલે જ્ઞાની પદ્ધતિ દર્શન દર્શન ઉત્સાહ નહીં રાતે જાગરણ કરીને ઉત્સાહ કરીને આ દસ એટલે પહેલું છે કે જેથી આગલા પાસે કાગળ જુઓ મોકલી આપશે અને ઈન્ડિયા માંથી મોકલી આપશે આ બધા પુસ્તકો આપજે નથી પુસ્તકો આપજો ને અને આપડે ત્યાં પુસ્તકો ના પૈસા ના લેવાય અમારી વાણીના પૈસા ના હોય અમારી વાણી આપતા વાણી કહેવાય આપતા વાણીની કિંમત ના હોય મોટા મોટા ચારે ચાર પુસ્તકો તમને પુસ્તકો નથી આવતું દસ લાખ બે લાખ વિચારે પુસ્તકો આપ્યા જ કહે છે લોકો દાદ આપ્યા કહે છે લોકો આ કઈ કઈ ધંધું નથી આપતું લોકો આ પુસ્તક મારા પાંચ ટકા કોઈ પુસ્તક મારા પપ્પા હેઠળ હજાર ટકા જ્ઞાનદાન તો કરે ને લોકો આ જ્ઞાનદાન કેવાય એ પુસ્તક નું દાન કરવાથી થાય અને જ્ઞાન થી માણસ નો સાવ ચાલે જ્ઞાન શું કેવાય જ્ઞાનદાન કોઈ ઘર મારા પુસ્તકો એક હિસાબતા પૈસા મોકલી આપ્યો શું કરે તમારે તો પૂરતો ચલો ફી અપવાસ વધશે કે અમેરિકામાં બાર મહિને પચીસ વર્ષ હશે અમેરિકામાં બહાર જ હોય રાજકારણમાં કોસ્ટના ખર્ચા જબરજસ્ત હોય છે એટલે દર મહિને આ અમારી તાજી ઠીક કરવાની અમારી બે એટલે પચીસ ધોરણ ના રેલ્યુએશન માં તમારે રકમ આપવી જોઈએ પાંચ આજ્ઞા પૂરું થઈ ગયું હવે તમે ખરેખર સિદ્ધાત્મા છો કે ભગવતી છો ખરેખર ખરેખર ગુજરાતમાં હું અશોકત છું આજે અહંકાર ભૂ કહું આજે અહંકાર બોલતા ગયા જતા રહે ને કારણ કે કરતા પર સુધી ગયું માત્ર કલ્પ વધે એ અહંકાર કહેવાય સમજો ને અહંકાર નહીં ને ડાક્ટર અંધે તો ને આ જે અહંકારના કહ્યું હું જે હું જે આરોગ્ય ભાવુ રહે તે હું પોતાની નું જ હું શું જાતો સમજે ને એટલે ગયો ભરોગિક ભાવ શું કરતો રહી એ અહંકાર હતો સમજે ને વિજ્ઞાન છે આ અહંકાર મુક્વું ગયું હવે હવે રાત્રે આ જ્ઞાન મળ્યા પછી તમારે શું કહ્યું તું કે જ્ઞાની પાસે જ કહી ગયું બોલું ને લોકો